લક્ષ બે તમને અત્યારે હું હું શુદ્ધાત્મા લક્ષ્ય રહ્યા કરશે એ લક્ષ અને પ્રતિ એથી ડાઉન ની સ્થિતિ છે એટલે પ્રતિ પ્રતિ છે આ કેવી છે મને બરોબર વાત પૂછ્યું બધું તમને ગલત વાત બધી કરી હતી ના થાય બીજો છે પ્રશ્ન વ્યવસ્થિત થતું હોય તો ચોગડિયા જોવાના લલિતભાઈ છે લલિત ચંદ્ર લલિત ચંદ્ર અહિયાં કોણ છે હવે અહિયાં અહિયાં અહિયાં क्या तत्व गुंडा तत्व करो तो सब सब હાજિયો ભલા માણસ માં લૂટવા માટે હેરાન કરવા માટે એકલા માણસ ને ભલા માણસ ને લૂંટવા માટે હેરાન કરવા માટે તો એવો કાયદો નથી કે કોઈ પણ નામ દેશે તો તમારા ગુના નું ફળ છે એ દિતાઈ રે છે નામ દઈ શકે એવું નથી આ જગત ભગવાન પણ નામ ના લઈ શકે તમે જો તમારો ગુનો નથી તમારે મેં સંભાવે નિકાલ કરવા શું કહ્યું છે તમારે નક્કી રાખવાનું મનમાં ગુનો લૂંટવા આવતો હોય તો મનમાં આજ્ઞા આદર થવી જોઈએ કે દાદા એ કોઈ સંભાવ નિકાલ કરવા નથી મનમાં વિચાર કર્યો નિકાલ કરિણામ બદલી જશે બધા પાક કર્યા હોય એવું જોવા નથી આવ્યું શું જોવા મે પોતે પાક કર્યા છે એવું કશું દેખાયું નથી એમ કે છે તમે આ બહુ પાપ નહી તો પૂર્વ પાપ હોય તો આ ભેગા થાય તમને ભેગા કેમ થાય આ ખુલા ના ચલાવ પાપ કર્યો હોય તો પછી પથરાય મારે અગા વાળા પંદરે પાપ કર્યો એ તો અત્યારે લાગે અત્યારે લાગે મારા જેવો કોઈ નથી એને પૂછે તો એ કે પોતાના કર્મો નું ફળ ભોગવી રહ્યા છે સમજે એટલે વાક્ય એક લખ્યું પુસ્તક માં ભોગવે અને બોલ તમારે બેઠું છે તમારે કોઈ ગભરાવાનું અમને કોઈ દુખ આવે નઈ આવશે તો દાદા દાદા બોલશે તો ઉડી જશે તમારે ગભરાય ખરું કેવું છે મુલિત્ર બીજા કોઈને કઈ છે વાતચીત થઈ કે તમને શુદ્ધાત્વું પ્રતિથી બેઠી કાલે રાત્રે પ્રતિથી બેઠી તે વખતે ભગવાને તમને શું કહ્યું કે તમને જીતેન્દ્રિયજી થઇ ગયા શું કહ્યું બધી ઇન્દ્રિયો જીતી ગયા અને તે પછી સવાર માં શું થયું આજે ચારિત્ર મોહ થયો શું થયું ચારિત્ર બો સમજાય ને એ ચારિત્ર બો ધીમે ધીમે ક્ષય થતો થતો થતો ખળા થઈ ગયો એટલે મોગ થઈ ગયો અત્યારથી મોગ જેવું વર્તન થયા અંદર શાંતિ રિલેટિવ ને રી રિલ વ્યુ પોઈન્ટ જોવા માટે થોડો અભ્યાસ કરજો બે અગી બપોરે અમદાવાદ મહત્વ શું છે આવા સંતો અમદાવાદ શહેર માં એ લોકો આવવાના છે બધા એટલે આ વિસ્તાર ના લોકો ને ઘણા લાભ મળે છે આવું સારું છે અમારે સદભાગ્ય છે અમદાવાદ શહેર માં આશ્રમ પણ એક સારો સ્વભાવે છે અમારા હોય તો બચા પડે વાતચીત શિક્ષક ને પૂછ્યું બધું પુલાય સંતો ના કોઈ પ્રશ્નો ઉભા થાય જ નહીં આપોઆપ એનો ઉકેલ આવી જાય સંતો ના સાનિધ્ય ઉભા થાય લખ્યું છે ને વિન પ્રશ્ને વિન પ્રશ્ને હૈયાઠ નહીં સવાલી રે અભૂત કેવાય અમે અભૂત છીએ અભૂત છીએ આપની અનુભૂતિ આપની અનુભૂતિ વિશાળ છે ને એ વસ્તુ શું છે પણ અમે અભૂત એટલે બુદ્ધિ અમારા પિત્રો હોય ને અમારો ડિરેક્ટ પ્રકાશ હોય અને બુદ્ધિ એ ડિરેક્ટ પ્રકાશ છે એટલે જરૂર અને બુદ્ધિ એનું મીડિયમ વિગ્વિઝન છે એટલે અમારું વિગ્વિઝન ખરાબ થઈ ગયું એટલે બુદ્ધિ મીડિયા પર બુદ્ધિ ખરાબ થઈ જાય પ્રકાશ પડ્યા છે બધા ખુલાસા થાય એવું અબૂદ આ દુનિયામાં એક જણ હોય બધા બુદ્ધિવાળા હોય તંતો બધા બુદ્ધિવાર હોય પણ અબૂદ એક જણ હોય અબૂત બિલકુલ બુદ્ધિ ના હોય અને તમને બે પ્રકાર પ્રાપ્ત થઈ હોય એમ તે વલના બચી જ ખુલાસા કરી શકે બસ્તી સામાન જાતના સાચી કરો પબ્લિક ના માટે કોણ લાગશે હું કારણ કે બધા સંતો બહુ મળશે પણ અગુર નહીં મળે સંતો બધા બહુ મત્યદન કરવાના સંતો છે પણ અગુર નહીં મળે જયારે બુદ્ધિ માટે ના હોય એ અજા જોવા જેવું ભાઈ મિકેનિકલ હોય એવું લાગે છે કે આવી જ રીતે કર્યા કરું એમ પૂછે છે ઘણી વખત રાત્રે કલાક કલાક સુધી રાત્રે કલાક કલાક એવું થયા કરે છે રટન કરવા છે કે ઊંઘ નથી આવતી ત્યારે આપણું એમ જ એમ રટન થયા પછી ઊંઘ ના આવે ત્યારે એમ જ એમ જ રટન કરે છે એને મેરેજ થયા કરે છે કરવું પડે છે મોટા સંતોલન ના થાય એવું થાય છે તમારે એને શું કરવું છે હવે ખેડી રાખવું છે હા એ રાખવું છે આગળ વધવું છે એનાથી આગળ વધારે વધુ આગળ વધારે આવશે ક્યારેક ના લીધું છે ગુજરાત માં આવું લક્ષ બધું આગલા પગના ફરજ થાય છે बातचीत करने खुलासो करने जरूर पड़े नयना दवा ली रही बोल કેવી વાત નીકળી કયું સાત છુ સારા ના હોય તો આ વાત કેવી નીકળી એમાંથી એને બધી આ વાત કેવી નીકળી હતી આ કુપાજે તમે કરો મેઘરાય ને ધ્યાન કીધું છે એકાકાર ક્યારે પણ ના થાય એકાકાર થઈ જાય તો કંપાઉન્ડ થઈ જાય અને કંપાઉન્ડ થાય આશા જરૂરી બરોબર ને મિક્સર જરૂરી છે એટલે ચંપો નામ ગુણ છે તે ગાય માતા ગાંધી ની ભાષામાં ગાય છે એટલે ભગવાન ની ભાષામાં શું છે શુદ્ધ એક ટકા નો સર વાતો તમારા માં આત્મા કરશો ને હાથી માં તમારા માં આ વખતે તો બધું રિલેટિવ દેખાય કારણ કે આ માર્ગે વિનાશી છે ને સર આત્મા તમામ ફળ દિવસે આપવા માંગુ છું ના કરું પણ ઘણા જોતા જોતા આપડે લાભ થાય બધો પોતાના છોકરાઓ માંગ્યો શરીર ના માં જુદાર માગ્યો એને ખબર નહીં માનવ હોય ને કે ભાઈ શું નામ આટલા ભણેલા બધા સમજાય ઇંગ્લિશ સમજી શકે એટલે ઇંગ્લિશ માં વાત જો હું તો હું ભણેલો નથી છું જો તમે આ બધા જોડે એટલા માટે હું શીખવો પૂછું અરે આ કે ઓને આ આને તરીકે આન સીધું લખ્યું હવે તું અત્યાર સુધી કરતા તો દરેક જીવે માન કે હું જ કરું છું અને તમે તમે વિલણ કર્યું આકસ્મિક થાય છે એની પાછળ કોઈ હેતુ હોય છે આપડે આ સંસાર જોઈએ છીએ એમાં કરોડો ને અબધો લોકો થઈ ગયા તો એ બધા લોકો આકસ્મિક રીતે થાય છે કે બધું એની કરે છે એની પાછળ એની પાછળ કોઈ કારણ છે કે કશું હોય બને રેગ્યુલર છે બધું આ બધા એક સેકન્ડ ઇરેગ્યુલર થયું નથી અને બિલકુલ ન્યાય ચાલી રહ્યું છે નિરંતર પદ્ધત ન્યાય માં જ રહેશે પણ જે ગતિ આપડે જોઈએ છે લાખો કરોડો મેક આખો આ સંસ્થાન જોઈએ આપડે તો बिल्स एंड बिल्स ऑफ गैलेक्सीस तो, तो, तो बिलियंस एम क्या न न? आज पृथ्वी पर आज जात एक एक्सीडेंट एक नाम कहीं कोई विचार कोई पेलू अबजो वर्षो आटा अबजो मानस थे हजु पृथ्वी पर अहिया थाय सेमने के पास कई कारण है कई विचार कई शु ग्रह जगत आगत એક જીવ વધ્યો નથી એક ઘટ્યો નથી આ અનાત્મ વિભાગમાં એક પરમાણુ વધ્યું નથી વસ્તુ સ્વરૂપે તેવું છે અવસ્થા સ્વરૂપે તેવું નથી આ મનુષ્યો અવસ્થા દેખી શકે છે આ વસ્તુઓની અવસ્થા દેખી શકે છે અને મૂળ વસ્તુ તરીકે જોઈ શકતા નથી એટલે એને એમ લાગે આ નવું રૂપાંતર થયા જ કરે છે અને સંસાર એટલે પરિવર્તન ઈ રેગ્યુલર કે એવું કશું અને કશું સ્પર્શ કરતું નથી આવું એટલે રેગ્યુલર સ્ટેજ માં રેગ્યુલર છે ભાઈ પામવા જેવું નથી લાખો તમારું નામ ના રહે એવું રેગ્યુલર છે એટલે ભય પામવા જેવું નથી તમે તમે શું કેવા તમારી બધા બ્લન્ડર કઈ નાખો મિસ્ટેક કઈ નાખો तो ही बॉस कई नहीं अगर तो हमने बॉस विनंती करी एक प्रार्थना करे बंधेला अंदर भगवान रहे બહાર જે ઉપર માગે છે ને એ તો બધું ખોટું છે ઉપર તો આકાશ છે બધે ફરી આવ્યો હું તે ઉલટી લોસ્ટ પ્રોપર્ટી ચાલી ગઈ અંદર જ બેસ્ટ ભગવાન અને તે તમે કહો ત્યારે બધી વાત સાંભળે વાત છે બધું પોતે જાણે છે તમારું નિવેદન નહીં કરો તો પણ એ સમજી જાય છે જાણે તરત બધું જ દરેક ચીજ જાણે છે હવે એમના હિસાબે ખોટું છુપાવવા શું કરો જેટલું છુપાવો છો એ જ ભગવાન હશે મારીથી છુપાવું છું ભય પામવા જેવું નથી કોઈ જાત નો ભય પામવા જેવું નથી તમે જ છો તમે માલિક જ તમારા તમે પોતે છો તમારું સદન પોતે છોકરા છોકરા રમતા હોય તેનો બોલ તમને વાગ્યાનું શું કારણ છે છોકરા મારવો છે તાર બોલ તમને વાગવું છે તમારો હિસાબ છે શું તમને ક્યાં દીખવારી કાઢી ના दि, मनुभा એ નામ છે એક જાતનું મનુભાઈ કોણ છે એ જ જાણ્યું નથી હા મુશ્કેલી કહેવાય તો આ હું મનુભી છું એ વાત ખોટી નથી તમને જગત ઓળખવા માટે છે એટલે તમારે ડ્રામેટિક છે એ તમારું એ રિયલ રસ્તું નથી તમારું છતાં તમને તો હું મનુવી છું બિલીફ એનુંવી છું એ બિલીફ છે બિલીફ રાખવાની મનુવી બોલવાનું વાત નથી બિલીફ રાખવાની જરૂર નહીં જેમ નાટકમાં ભરતુઆરી હોય છે તે અરે ભરતુઆરી બોલે ખરેતુરી છું એ બિલીફમાં ના હોય બિલીફમાં તો હું લક્ષ્મીચંદ છું હોય એ તે હોય ભરતુઆરીને मुश्किल पड़ी येचमेंट थे तय महात्मा तो छटकी सकता हूँ तो छटकी सकता पे सत महात्मा के छटकी सकता है પણ કે આ શરીર ને કઈ વેદના થાય તાવ આવે કે ત્યારે તમે જેવું માનો કે આ શરીર માનો મારું છે તો તમને દુખ આપશે તમારું છે જો આપણું હોય તો એ સુધી ના જાય દે આપણું છે મેરેજો કરવું હોય તમને બતાડું સ્ટેપ હિટ આઈ એન્ડ માય વિથ સેપરેટર સ્ટેપ આઈ એન્ડ માય વિથ સેપરેટર એટલે આ બે મારા છે મારી બાજુ મૂકી દે છે તો આય રેતી એ જ વસ્તુ તમે છો સેપરેટ લાવે ને ક્યાંથી લાવે સેપરેટ માં બીજી મે ના આવે જ્ઞાની પુરુષ આવેપરેટ એમની પાસે હોય સેપરેટ કરો છે જ્ઞાન અને અનુભૂતિ दाखला तरीके मैंने दवा लीधी थबियत बगड़ी तो डॉक्टर के मटी जाता कहीं चिंता न कर सो ए डॉक्टर ने जयोगत कार કે છે કે જ્ઞાન તો બધું પુસ્તક માં છે એ પોતે વિવર થઈ જશે ડોક્ટર પોતાને થયું થાય પણ મોટે ભાગે જોયા છે એટલે આ જે બધા તમને એમ કે શ્રોધ કાઢો માન કાઢો લોભ કાઢો દયા રાખો રાખો કાઢી નાખો પછી એ બધા નીકળે નઈ એ તો સ્ટોક ખરાશ થયેલો હોય તે માણસ વચન બળે હોય જો આ અમારો સ્ટોક સ્ટોક બધો ખરાશ ગયો એટલે અમારું વચન બળ હોય તો અમે કઈ નીકળી જાય ને તે નીકળે ને કેવી નીકળે જેનો સ્ટોક ખલાસ થઈ ગયો બધું પડી ગયું ખલાસ થઈ શકે એવી શકે એવી એક કલાક માં કાઢી આપું વિદિન વન અવર બધું ટાઈમે નહીન વન અવર કાઢી આપું બધું ટાઈમ કરોડ અવતારે નીકળે એવું નથી આમ કરોડ અવતારે છે અને બાર નું વિજ્ઞાન આપડે બાર નું જ્ઞાન આપડે કરવું પડે આ તમારે કરવું ના પડે કર્યા જ કરે આ જ્ઞાન જ કર્યા કરે તમારે કર્યા કરે જ્ઞાન નિરંતર કર્યા કરે ફોટો મૂકી દે છે અને મારી જવાબદારી બહુ પોસ્ટ છે અને કલાક માં જ્ઞાન આપેલું છે કોઈ દખો છે નહીં આપેલું ઘણા ખાપેલું છે જરા આપને ઠીક લાગે સમજ આપો તારે આવા તૈયાર આપ જયારે સમય આપો ત્યારે છો આવે છે બહુ તારે અહિયાં આપણું નેટિવ રૂપાલ આપડા રાધેશ્યામભાઈ અહિયા લો કોલેજ માં પ્રિન્સિપાલ છે કોણ કેમ કે એમની જોડે જ પછી ફરી આવશે હા બરોબર બે થી હ બે કલાક થઈ ગયા આવી કેતા નથી અમે કહી શકી કરો આ જ્યાં સુધી નઈ એટલે લોકો કેટલા કલાક બોલો ભમેડો પડી જવાનો આ છે તો સુધી આ ભગવાન ઓરખાશે નહીં તો ઓરખાય નહીં ને પરબોટો ત્યાં સુધી ભગવાન ઓળખાય માનીએ છીએ ચાલો આપડે અમારે ઘઉં લાભાશ કે છે એટલે આપડે બજારમાં જઈએ તો કેસ ગુડો અમને ઘઉંની આપો ને આ ઘઉંની આપડે લાયા એટલે આપડે કઈક લડવા મોકલાય દો ઘઉં લાવ્યો છે ને વ્યવહાર માં કઉ કેવાય છે શું કે છે એવી રીતે આ વ્યવહાર થી એવું કહેવાય છે ભગવાન બધે આપણે બીજી રીતે ના સમજી શકીએ મારી રીતે કહું आप के देखा पर पावर आउस तो क्या एले शक्ति नु एक नाम आपने मारे ओ भगवान तरीके तो शक्ति तो दुनिया में आणुअणु एक रेस्टोरेंट फैलाई गए पावर हाउस तो बीजे भगवानी शक्ति तो है दरक जीव में भगवान शक्ति सजा करती हो तो भगवान रिहा शू कर आप अंदर गोटी जाए बग्वान જો ક્રિએટર હોત અગર તો શક્તિ નો માલિક હોત તો મોક્ષ ને ભગવાન મોક્ષ એટલે કોઈ ઉપરી એટલે આ તમારી પ્રગટ શક્તિ પહાર વર્ગ છે એ જયારે અત્યારે એ જયારે છેલ્લી દશામાં હોય છેલ્લા હોય છે ત્યારે દેઆઈ છૂટે છે ત્યારે આખા બ્રહ્માંડ લાઈટ ફેલાય છે પૂર્ણ પ્રકાશિત થયો પરમ જ્યોતિષ સ્વરૂપ થયો નહી તો તપાસ કરીએ મૂળ બનીએ એટલે કૃષ્ણ ભગવાન બે જુદા પાડ્યા તેથી આત્મા અને અનાત્મા વિભાગ અનાત્મા વિભાગ એટલે આ બે માં તમારે ડિવિઝન કાઢવાનું કે આ અનાત્મા છે આત્મા છે આ ચેતન છે આ ચેતન છે આવું હોય ને ચેતન આ તો મચીનરો દેખાય પાણી જાય આમ જાય પુરણ ગલન થયા કરે તો રે ને બે બાબતો છે અંદર ની બધી જે મુમેન્ટ ચાલે છે जागृति बहु बहु बहु अंदर बहुत मिकेनिकल चले बहार बहुत राखवाइए विरोधा पास है अजागृति अत्य तो आप अजागृति અત્યારે તો આપણે લોકો આ ઉઘાડી વાક નું સપનું છે અને પેલો બંધ વાક નું સપનું છે બંને આ સપના માંથી ત્યારે ખબર પડશે આ તો વાત ખોટી હતી બધી वस्था चले जाए तो मारो व्यवहार हूँ टकी सकू छु अंदर जो हृदय नु बीजू बध अवयव बता चले जाएज कहते बाहर बार नो व्यवहार है चालो जाए એટલે મને કે હું ગુસ્સે થઈ જાય છે એટલું ઠીક ગુસ્સે થયો કે છે અને મને ખબર પડી કે હું ગુસ્સે થયો તો ગુસ્સો અટકી જાય છે એમ જે જાગૃતિ વધતી જાય તો બધો વ્યવહાર અટકી જાય ને ક્યાં છે જાગૃતિ मैं खबर पड़े गुस्सा जाए जा था था बतो वेवार जैं तो व्यवहार अटकी जाएह खलास जाए जाए स्टेप व्यवहार रहते थोड़ो व्यवहार रहते समझ कर બાકી સંપૂર્ણ જાગૃતિ હોય ત્યાં વ્યવહાર બિલકુલ હોતો નથી મારે મારો વ્યવહાર હોતો નથી કારણ કે હું હોમ ડિપાર્ટમેન્ટમાં નીકળતો નથી અને ફોરેનમાં બેસતો નથી અને જગત આખું ફોરેન ડિપાર્ટમેન્ટમાં જ રહ્યું છે હોમ ડિપાર્ટમેન્ટ અમે જોયું નથી આ સજ મા હોમ ડિપાર્ટમેન્ટ એક પર જુએ તો ફરી ફોરેન ના આવે आप सलाह खरी व्यवहार करता हो बिलकुल मग्न थी जवुए आपने सलाह खरी के मानस जे व्यवहार करता है मग्न थी जवुए जागृत शास्त्रो शाइ बता है शास्त्रों के हमारे थर्मोमीटर तक जप ने तप वर्ते जो बड़े आने जब कह तप कहवा थर्मोमीटर तरीके काम करे शास्त्रों પછી શું કે છે કરવું છે પણ થતું નથી કરવું છે પણ થતું નથી ઉડતો આત્મા ખરાબ કરે છે થતું નથી એવું તો આ શરીરે બોલાય કારણ કે આત્મા પચે છે જે તમે બોલો છે ને આત્મા ઉપર આવરણ છે મને ભેગા થયા એટલે મને કહે છે આપની વ્યવસ્થિત ચેક જે કરી દે છે મને માન્ય મારું નથી હું પાર્ક ડિવિશ નો મેનેજર છું અને જો કદી હું હું ના રહું તો અમારી કારખાનું શું થાય સર્વિસ દાખલ થયા પેલા શું થયું હતું ચાલતું હતું બંધ હતું ટિકિટ ચાલતું હતું પણ મારે એલર્ટ રહેવું પડે ને જો અને આમ બ્લડ પ્રેશ નો અને અમે એલર્ટ થવા જાય છે મને કુ એલર્ટ ના બોલો એલર્ટ એલર્ટ શું શણવાર નથી તમને કઈ દાખલો આપવો કયો મેં કઉ રાત્રે સુઈ જ દેખાતો પટેલ થયો હોડવો ખાવ છો દેખાતા ત્યાં આ ઓળવા ખાવ છું તમે હડો ખાઈ ને પછી પાણી પીને દૂધ પીને પછી સુઈ દઉં નહીં ખાઇ દઉં છું તમે રાતે પછી એની ઉપર પાચક રસો બાઈલ પડ્યું એ બધું કરો છો હું એલર્ટ નથી કે અંદર તો આને હશે કે ખરું તો ચલાવવાનું છે અંદર તે જો એની મહેર ચાલે છે તો ડખો ડખલ કરતા આપડે તો ડખો દખલ કરતા તો બહાર એમ મેં તો સહેજ ચાલે એવું છે તમે ડખો ડખલ ના કરો ચાલશે આવું હું બોલું છું આ થાય ગોકી ગોખી ને બોલવાનું શું થાય એની અંદર રણકાર નથી આવતો આ કોણ બોલતો સાહેબ તમને શું લાગે છે આ કોણ બોલે છે મારી પાસે તમારી તમારું જેને હું મારી પાસે અનુભૂતિ કઉ છું તમારું જે મૂળ હોવી જોઈએ મૌલિક તરીકે શું કહ્યું મૂળ તરીકે તમારા પણ તમને એ હોય જેમ છે કે હું બોલ્યો હું એમ માનું છું કે મનુષ્ય જાતિ નો એક સંસ્કાર વારસો છે કે જે આપડે જુદા જુદા મહાપુરુષો ને એને અનુભવ તમારા નામે કેમ મૂકે છે બીજા આપડે આટલા दादा दा भगवान नु आधु उद्देश्य बोबर हम आप जो क्या मारू कम अविवेक नहीं करता अपना मुकवादा भगवानी वाणी તમે કહ છો માલિક નથી તમે આવું જાણો છો ને કેવું માનો છો ને તે પ્રમાણે કરો છોડી તમારો ભૂલ નથી કારણ તમારી માન્યતા જ્ઞાન અને એ સાયુ છે સમજ આવી એ સમજ હું બીજા લોકોને પણ આપતો જઉં છું મારી રીતે જે કુ નાનો હતો કે છે પછી જેમ કસો વીતતા ગયા અને જેમ સમજણ આવતી ગયું એ મારી સમજણ કીજા ને આપતો ગયો કે છે આ બિલકતા બગાડી નાખે સમજણ નો વારસો સુખી કરે શું એટલે હું આખો રાત દારો ધંધો ને સમજણ શું કારણ કે આ જગત મારા જ્ઞાન માં નથી આવી છે કેવું છે એટલે આવું અહિયાં પડી રહ્યો કામ લાગ્યું ત્રણસો સાત કેવા નાપાસ થયો એટલે પડી રહ્યો બધા નું કામ લાગ્યું અને અમને મોકતા હોય નથી અમાર નવી ડેર તો મોક્ષ જ હોય છે ને ઉપાધિ માં અમને તમા